મિત્ર ગોળીઓ આપી એટલે મન વ્યસ્ત થઈ જાય બીજું હવે ભાદ્રીના પટેલ છે આપડે દૂધ ના માને ગોંડલ ના ગોંડલ ના ગોંડલ ના પરસોતમ દાસજી અમાર ગામ ના આપી દોગે છે જે છે સુ નામ હતું તને માવરા તને માવરા હા સિનેમાવાળા પ્રેસિડેન્ટ હતા આ જો ઉપર તો સુ નામ ઝઘડિયા હા એવું કઈક ઝઘડિયા હે ઝઘડિયા જો ઉપર તો ના રા સત્તા દેના ઇલેતે આના ત્યાં આપેલું સિનેરા સિનેરા માના સિનેરાના માલિક હતા આ ત્યાં ગયા હા તે કાકા તો મારા બહુ મળશે મોટા બાર ની વાત કરું લાબા થઈ ના સા દર્શન થયા દસ વર્ષ થી દાદા ભગવાન મારા બધું છું ચાલીસ રોજ ઠીક છે આજે દર્શન થયા મારું કામકાજ નાખ પછી છોકરા છોકરા ને બધું લાગે પાડી ના આવ્યા ક્યાં રાખે છે ખડાય ગયા તારે પેદા ખડાય ગેસ ચાલે એમાં મારું છું ગેસ ને કેમ કેમ બોલતા છોકરા બધા પચાસ હજાર થયા હતા છોકરા દસ છોકરા મોટા બધા ગ્રેજ્યુએટ થયેલા કરે ના કરે મેં તમને બધી ચીજ આપેલી બધું સુખ ને શું કરવાનું ભટક ભટક કરવા બોલતો નથી તારી પડી ગઈ બિલકુલ તે જાતે ફેરશે જે આલે તો ભગવાન હે ભગવાનને ક્યારે બનાવી તું ખરી તું ક્યારે કઈ થાય બનાવી ક્યાં ઓટો હે હોના મસુરયા હો તો બિગિનિંગ પર થઈ ગયો ને પણ અન બિગિનિંગ ટુ ધ એન્ડ એન્ડ સો મચ કેરે એન્ડલેસ જે તૈયારી છે એ હરી જાય હવે ના ના હા બિગિનિંગલેસ એન્ડલેસ જગત છે કેવું છે અનાદિ અનંત એવરલેસ્ટિંગ જગત કોઈ ક્રિએટની જરૂર જ નથી ક્રિએટની જરૂર છે એવરલેસ્ટિંગ ધ વાઇલ્ડ પીટી પધલ એક સાલ God has not puzzled only તમે સમજવું ને મારું ભગવાન ના પાડીશ મારું ભગવાન ક્યાં નહિ તને કોણ શીખવા आप जाये कि भगवान तमने जीवन आपे मनु भगवान आ आपा दुनिया बना ना ना <laughs> जीवन કર્મો બંધ કરી દો તો સુટા થાવ તમે કશું કર્મ કરો છો ઘણા કર્મો થાય છે રોજે શું કરો છો ખીચડી કડી કર્મ કેટલા પ્રકારના ના ના તમે આખા શું કામ કર્યું કામ કર્યું છે આજે શું કામ કર્યું હાઈવે નું રોડ ની ડિઝાઇનો બનાવી કાગળ હતો પેન્સીલ હતી આ બધું ના આવે તો બનાવ લાઇટ હતી કારણ કોણ નામ કેવાય કોઈ ચીજ ના હોય તારે કમ કેવાયન જૈન ભાઈ હતા પદ્માસન જોયેલું પદ્માસન જોયેલું નહી તમે જોયું ને પદ્માસન ગાડીને આમ કરવા બે સ્વાન કેમ આ ધ્યાન કરતા નથી ત્યાં કઈ બોલ્યા નહિ હમ કરવા પડ્યા મને શું કેવા માંગે છે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 એ ભોગતા પદ છે શું છે એ કયું પદ છે અને આપડા ભોગવ તરીકે સંદાજે સંદાસ જવાની કોઈ દુનિયામ કાપતું જોઈ છે હવે આપણી નથી એ શક્તિ ક્યારે ખબર પડે અટકે તારે ખબર પડે એટલે ડોક્ટરો મેં કહ્યું તારે ડોક્ટરો પછી આ વાત સાથે તારી તો ઊંઘવાની શક્તિ કરી તાર એ આ કઈ શક્તિ તમારી એ કો જ્ઞાન જ્ઞાન જ્ઞાન નહીં જ્ઞાન જ્ઞાન કરવાની ભાષા આવડતી ના હોય બુદ્ધિ બધી એટલે જેને ધીરે વસ્તુ બીજી વસ્તુ ભાઈ હેલ્પ કરે છે એ વસ્તુ એના કરતા નથી પણ એના ભોગતા બઉ મારું થયું હાડા તું એમને કહ્યું નતું કે હરણવાળા હગાર્યા છે પાંચ આપણે ચાર પાંચ જણ ત્યાં ધોઈ જઈશું એટલે પાંચ જણ ગઈ તારા હગારી બોલા ના <laughs> ભાઈ મનમાં શું થાય અત્યારે જીભ વપરાય બધું વિનય વપરાયો વિવેક વપરાયો એ બધું છે તે પણ પેલા નું પુણ્ય વપરાયું પેલા પુણ્ય હોય તો ભેગા થઈ તો આપડે તેગ ઊંઘી ગયા હોય નાખો હોય પાછું આગળ શું કરે જો પણ શું પણ બોલ ને ચાર ચંદુભાઈ હજુ ભાઈ મે અહી સુધારો શું કઈ એવો વિચાર આવી ગયો અને મનમાં આવી ગયો અત્યારે કઈ અમારે કરવું શું તક ના એનું પ્રતિબંધ કરો હે દાદા ભગવાન આપણે માફી માંગીએ છીએ આવું ફરી નહીં કરીએ કઈ અત્યારે આવ્યા છે એમની સેવા કરવાની મન તક આપો તો પછી તમે સુધાર્યું કે એને પછી બગાડી એવું સુધાર્યા છે ને કેટલી જાતના પાંચ જાતના પાંચ પ્રકાર કોણ કેટલા કેટલા પ્રકાર નો કઈ કઈ વાત ચાલતી મારાજ કહ્યું કે દેશી પ્રતિબંધ છે શું કે એકજના મનમાં નું નામ હતું કે મારું નામ નહીં ખેતી થઈ ગયા એટલે આ પ્રતિક પ્રતિકો કેમ કે કોણ કરે છે આજે કરતો જ નથી હું આજે કરવા જોઈએ ચોપડો ચોખ્ખો કરવો જોઈએ આપડે તો દોઢ થતા ની સાથે બાર કલાક રાખીએ પડી જાય દહી ના થઈ જાય પછી ચાલુ દહી કલા પાછું રાખી ના થઈ ગયું દેસી નીકળ્યા દહીં જ એ થોડું કેમ રહી ગયું છે એટલે તમે જાય ખોળો છો શૂટ ઓન સાઈડ કરવાનું દોસ્ત હતા ને હાથેલાનું प्रतिक्रमण तो मुख्य वस्तु अतिक्रमण थी जगत उभु प्रतिक्रमण थी जगत बंद क्या अतिक्रमण क्रोध मार्ग अतिक्रमण है एना जगत उभु प्रतिक्रमण थी बंद कर સર અમદાવાદ માં જન્મ જયંતિ ઉજવવાની છે કિત્યોતેર મીઠ્યો નવેમ્બર પપ્પા લખે છોકરીઓ તમે બે બોલાવો દાદા ભગવાન હું જે હસીલતા ખુબ ખુબ માપી માંગ માટી ના હસાય દાદા જ્ઞાન ની માટી ગમત ના થાય મને એવું કરું લગતા ને એવું લાગ્યું જમમ જમતો આને મત આવડે મત બતાય ના ભાઈ આપના વાંદરે પણ માં આવો છે હા છે આ તો કદાચ અવિવેક મસ્કરી થઈ કે ને મસ્કરી નથી એ એવી એ મસ્કરી નઈ કરે છે અચ્છા ચાલો જાય કેમ ભાઈ ના સચ છે એ તો માફી મારે ગોપેલા ગોપેલા બારે ગોપેલા બારે બારે લા થાયે જે જરૂર ગોપેલા દે નામ કેવું છે વડાપ્રધાન નથી ગયો પછી બારા કરે તેથી કઈ વડપ્રધાન નથી એ તો વડોદરા દારૂ પી જાય તો આફ્રિકન એવું બોલે દારૂ પી જાય બાપુજી સુરત ના છે અને હું શ્રીમાળી વાણીઓ શ્રીમાળી શ્રીમાળી શ્રીમાળી તમે પણ જે જાણ્યા દારૂ નવ ભટાક ભટાક ભટક કર્યા કઈ નિવે નથી કારણ કે આ દારૂ ઉતરતો નથી અને ઉતરતા પેલા આ ખોરાક થયા જ નથી આ પાંદાયા છે આગળ આવો બહુ સારો આનંદ આવે છે નામ પાય મફત માં લોકો ને સીન નું નથી થાય છે શું હોય છે ડિગ્રી હૈ તો ઉપાધિ હૈ ઉપાધિ નહી હૈ તો ખુદ હૈ ક્યા આપ કોઈ ગલતી હોય તો આપી શાખે આપણા ખુદ યુ વાત સમજ ગયા નહી તો ફર સવાલ હોય કીને બના દુનિયા ભગવાન સારમાં ખબર લે ભગવાન ખુદને ખડા ક્યાંથી ગેજેટા સાઇન્ટિસ્ટર ક્રિએશન એવું થયું અમારે ક્રાઇસ્ટ કે છે કે ગોડ ઇઝ ક્રિએટેડ તો ખોટું છે તો જાણવું પડશે ને ગોડ ઇઝ ક્રિએટેડ ઇઝ કરેક્ટ બાય રિલેટિવ આવી રે હું જાતે જોઈને કઉ છું આ વસ્તી ના દેખાય આપણે ઠેક્ટ તો જાણવું પડશે ને લૌકિક વાત છે ભગવાને એ જગત બનાવે એ વાત લૌકિક હે લૌકિકમાં ઠીક હૈ અલૌકિક નહીં જાણ અપા વિચારે અલૌકિક જાણ ને વિજ્ઞાન દુસરી ચીજો સબ ચીજ હૈ ભગવાન વિજ્ઞાન આપણું કે નહીં માલુમિક विचार करके समझ जाने का, का मैं खूब करूँ तो हम बता देगा आपको नहीं और रियलाइज कर देगा शब्द से नहीं चलेगा शब्द से चलेगा तुम्हें ऐसा है तो क्या इसमें हो गया दारू चल गया तो ऐसी है ब्रांडी नहीं होना चाहिए रियलाइज होना चाहिए जागृति होना चाहिए कम्प्लीट जागृति होना चाहिए अभी तो नींद अभी, अभी तो खुली आँख से नींद लेता है આપ નહીતા આખા કુલ્લી આંખતે ઓપન વાંચતે લેતા જાગૃતિ હોય આખા ટ્વેન્ટી ફોર જાગૃતિ હોય તબોન ક્યાં બોલતા ગાની નહીં ના કમતી જાઉન બીજી વાત આવડે લૌકી વાત આવડે છે કે ત્યાં અલૌકી કરીશ લૌકિક કરે અલૌકિક બાદ વાત વાંધો શું આપડે મારી પાસે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 વિજ્ઞાન થી આ પદલ થઈ ગયું છે અને આ પધલ તાર પધલ ઉભા થાય છે કારણ કે માણસ થી મુજાયા કરે છે અને તે તમે ક્યાં નઈ સાધુ સંઘા મોજાયા કરે છે જ્યાં સુધી આ પગલ સોલ્વ ન થાય को जाय नहीं त्याण कोई साधु संज्ञान कपा बदमा सोल्वान विज्ञान एक बाकी विज्ञान जो भौतिक विज्ञान है आंतरिक विज्ञान अध्यात्म विज्ञान है तो जाते युवा कैसे चलेगा पदल, there are two view to solve this પતિ આવ નગડશે તમને અસર થાયક થઈ ગયો કોઈ પણ એટેક નકમો ને જાય માટે ફજર બંધ થઈ ગયા આટલો ગાળો દે ટોળો મારે તો પણ એટેક ના થાય તમે શું કહ્યું છે ને એકબીજાની સાથે લેવડ દેવડ ચાલે છે હા પણ એટેક ના કરે આ બધું એટેક ના કરે તમને પછી બહુ ગમે એના માટે શું કરવું પછી તમારે પહેલા એટેક બંધ કરવા પડશે એટલે ઓટોમેટિકલી બહાર બંધ થઈ જશે હવે તમારે બંધ કરવા શું ખાલી તમે કેવી શકશો ભૂપેન્દ્ર નથી થઈ જાય ને એટલે હું પોતે દાદા ભગવાન નથી દાદા ભગવાન પ્રગટ થયેલા છે કોણ છે હું હા હું હોવું આમ તમ આપ બેક ધાતુ ફરું કરવું છે <laughs> डि सम्झा कोई कोई नी पड़ कर प्रकृति एक सरखी नहीं होती नहीं तो मारी जाओ મારા જેવું બોલે ચાર છો રૂપ દાદા ચાર ચાર બોલો દાદા થઈ ગયા એટલે દાદા ભગવાન નથી બોલતું આ આ સાયન્ટિસ્ટનો રિસર્ચ જે એક વાત કેવા માંગો સમય કે આ ઓરિજિનલ ટેપ પર વાત કર આ ઓરિજિનલ ટેપ પર વાત કર સાયન્ટિસ્ટ કહે છે આને સમજવાને હે મતલબ સમજતા બહુ વાર લાગશે કહે તો કે કાંતાવા બી વૈજમ છે એટલે હું બોલું છું એવું છે તે આમાં મારી ગર્જમ ખરા જ થઈ ગયો છે કોણ બોલે છે હું સમજી ગયો આ ઓરિજિનલ ટેપ પર કહે છે કોણ બોલે છે આ ઓરિજિનલ ટેપ પર એટલે શું યધૈની there is no my જ્યાં માહિતી આવી તો છે આ થોડું ને જ્યાં માહિતી હોય જ અને આ કોણ બોલે છે આ લગતા કોઈ લગ્ન પ્રેકટર છે તો હું નાતા તકતા છું એટલે શું થઈ રહ્યું છે એમ મારે નોંધ રહે છે શું થાય થોડું ને કા થય એવું નથી થતું તમારે ના બોલવું તો બોલી જાય છે એવું નહી થતું પછી કસાય નથી બોલવું તો એ બોલી જાય ધ્યાનમાં હોય બોલવું નહીં થતું ગધડું કુતરું બધું ટેપેકડ છે કેવી રીતે કુતરે છે એ તમને પછી આગળ પર સમજાય તમે શું કરવું છે જ છે આપણા ની હાજરીથી તો સમજતા બેરો પૂછવું નથી પાણીમાં ગયો દીપેન્દ્ર ગમે વાત બધી કારણ કે આ વાત કેવી છે કે એક તમારો આત્મા કબૂલ કરવો જોઈએ એ આ વાત શેખે છે અને ન તો તમારો આડે છે હું સમજી દઉં શું આત્મા કબૂલ કરવો જોઈએ કારણ કે આ માલકી છે માલકી વાળી હોય ને ત્યારે બુદ્ધિ બી થાય શું થાય અહીં બુદ્ધિ છે નહીં મારા મારા બિલકુલ સેન્ટ બુદ્ધિ નથી ન તો બુદ્ધિ મારામાં અને આ અપવાદ છે હિન્દુ સાહેબ બધા બુદ્ધિ થઈ ગયા છે ને આપડે ત્યાં પૂછીએ કોઈ જ્ઞાની સાહેબ તમારી બુદ્ધિ અરે મારી બુદ્ધિ ખૂબ ખૂબ છે બધા ના કરતા કોઈ આવ્યું કે મારા બુદ્ધિ ખરાબ થઈ ગઈ જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી અહંકાર આજે હું બોલું વાતો પૂર્વાનુપૂર્વી નથી સાંભળેલી વાતો નથી અપૂર્વ છે અને તમે સર્વ દુઃખો થી મુક્ત કરશે સંસારના સર્વ દુઃખો થી મુક્ત તો થોડો થોડો રાખો છે ચિંતા ચિંતા રાખી છે બાકી ચિંતા કાઢી નાખી બધી પાટી થોડી રા કામ લાગે પછી કોકડા હોય કોઈ એમાં દઉં પાટી નાદે હા લુ પાટી સત્યાવીસ વર્ષુ ના સાંભળો છો આ તો પસંદ આયા આ દુનિયાનો બનાવતા ભગવાન ભગવાન થયા ને છૂટ ત થાય વિધાઉટ માય ઇઝ ગોડ જયારે માય જતું જેવું એ પોતે ભગવાન ભગવાન જ છે પણ માય વાગ્યું એટલે જીવ થઈ ગયો કાઢી નહીં નાખી પણ ધ્યાન છે તો એમ તમે સંજો પાડું સમજ ને અને તમારે માયામાં રહેવાય અને આવું કામ થાય બંને થાય સમજાય એકદમ મુશ્કેલી કઈ લાગે ના કાઢીઓ લાગે અને આ વિજ્ઞાન એવું કામ કર્યા પછી કામ કરું છું ને નથી કરતો કામ કરું છું બધું કેટલા કલાક કામ કરતા રોજ ની માણસ દર્શન કરે કામ થાય મારે જવું હોય તો ખુશી બીજા પડે છે કોઈ પણ જીવ દોષિત દેખાતો નથી આ વર્લ્ડ માં કોઈ એવો જીવ નથી સાપ કે વાઘ કે અમેરિકન કે કોઈ મને તમને પસંદ ના હોય તો તમને એવું કેમ લાગે છે કે હું ચૌદ કલાક કામ કરું છું ના એ તો તમને સમજાવું છું મને પત નથી આ તમને એમ એમાં થાય કે આ ઈચ્છે કઈ કામ કરતા હશે કે બેકાર હશે એટલે તમને સમજાવું છું સમજ નથી આ જે બોલે છે તે એવું નથી સમજ્યું ને એવું તમે માગ્યો ને આ બોલે છે તે એવું નથી મને તમે ઓળખી શકો સી રીતે ત્યાંથી સજ્ઞા પાવાની છે તે રૂપ તમે ના થાવ ત્યાંથી મને સીધું ઓળખો હું તમને દ્રષ્ટિ આપું દીવેતક્ષ આપો કારણ કે તમે રોજ તમે બહાર ને દેખે રહો છો કોણ રહો છો સહેજ આ દીવેતક્ષ જોઈએ ની હેમ તારે આ તારે નથી દેજો તમે તો જૂઠું ની કરી ખોટી વાત કરી તમે ને આ આ અને માં કેવી રીતનું સુધાર મુસ્કો ક્વેશ્ચન આ અને માં ભૂપેન્દ્ર છે ત્યારે જોયા કરવા ને કેટલા વાગ્યા છે શું કે છે તન વસ્તુ આ ધબત માં બધું સ્થુલ છે કે છે એમાં સુક્ષ્મતન વસ્તુ હોય કે છે કાક કયો હોય કઈ પુસ્તક હોય છે કે નહી શું કે છે પુસ્તક માં જ હોય બધી વસ્તુ શબ્દ શું છે કે આત્મા હોય કે કરોડો ઉપાય આત્મા પ્રાપ્ત નહીં થાય કે ભેદ વિજ્ઞાની સિવાય ભેદ વિજ્ઞાની એટલે જેમાં વિજ્ઞાની કહેવાય